જા એ અહંકાર ને જાણે કોણ અહંકાર ને જાણે કોણ એ આત્મા બુદ્ધિ ખરાબ છે હું ચંદુલ અહંકાર કે અહંકાર એક બાજુ કે બાર અહંકાર નથી કે સમજ પડતી નથી હું છું બીજો કોઈ છે ને એમ પેસું નથી કઈ કોણ આવી ગયા પેલા છે ને પેસી ઓ બે છે શર માં એવું બોલે છે અમલ છે કે अंतरात्मा आत्मा शु फरक अंतरा आत्मा अंतरात्मा कार्य करने કારણ કે એને જાણ્યું અહંકાર ચાલ્યો ગયો અહંકાર ચાલ્યો ગયો હવે પાછલું જે અહંકાર ની ઉભું થયેલું એ કાય ને લાવવો જ પડે ને નિવેડો નિકાલ કરવા પડે અને એનું પરિણામ બગવ પડે છૂટકો નઈ ત્મા ભગવાન પૂરું થઈ ગયું પુ પૂર્ણ આત્મા એ પાયરો નિકાલ થઈ એ પૂર્ણ આવતા એટલા વખલી થોર્મેન્ટ એન્ટ્રીમ ગવર્મેન્ટ દારૂના કેફમાં ઉતરે પછી જ ખબર કે હું એમનો થવું કે છે તો ધિપતિ છે હું સ્કાય માં શ્રીમંત માં છું બોલાયું પુસ્તકોમાં લેખલેખ કર્યું ભગવાન ને ઈચ્છા થઈ રચી ગયા એટલે મેં કહ્યું ઈચ્છા થઈ એટલે ભગવાન ભિખારો મો હતો ઈચ્છા થાય ભિખારો કહેવાય છે ભગવાન નથી ભગવાન બનાવી નથી એમ કેવું કે જે લોકો દુનિયા દીરે ઝઘડો ઉભો થયો કારણ હોય નથી જવાબદારી હોય સંતો ને મને મોક્ષ નું બહુ ખબર નથી પણ મને પાંચ આજ્ઞા બહુ ગમે છે મોક્ષ આ લોકો સમજે ને મોક્ષ એ કોઈ વસ્તુ પ્યોર ગોલ્ડ થયેલું ઇમ્પ્યોરિટી બંધનિટી બંધન વેસ્ટર્ન સોસાયટી છે અમેરિકન સોસાયટી કે જે ભગવાન ને માનતો નથી પણ જે સાયન્સ ને જ માને છે કે જે લોકો ભગવાને અમુક જે છે તે નથી માનતા એમાં સાયન્ટિસ્ટ માં પણ બે ભાગ પડ્યા છે કે જે લોકો ભગવાન ને માને છે અને અમુક ભાગ અમુક લોકો સાયન્ટિસ્ટો ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી એવું માનતા છે ભગવાન એ માનતા જ નથી હવે એ લોકો એમ કે છે કે આ સુખ આ દુઃખ આ સુખ છે એટલે એટલે પગ ભાગી ગયો એટલે ના ભાગ્યો એટલે ઘેર લક્ષ્મી આવી એકને ઘેર ના આવી આ બધા જે આપણે કારણો બતાવીએ તો એમ કે છે આનું કોઈ એનું કોઈ કારણ જ નથી એમને એમ જ બને એમ એમાં ભગવાન ની જરૂર હતી ને કોઈ કારણ ની જરૂર નથી હવે એને સમજતા નથી તો શૈલેષ કે છે સમજાવવાની જરૂર નહી ને સમજાવવાની જરૂર ન સાયન્ટિસ્ટ આવે સમજવું તો લોકોને કાંઠે નહી શાંતિ તો ના લોકો ના કાંઠેતા એ તો એક ફર પથારીએ તર કાંઠે એટલે અલગ ને પકડાવ કરીએ કેવડે આવડી આપીએ તો જે તે ઉઠે સુભી સહી સુ શાંતિ તો રિદ્ધો પશાસન કે થેર બી અ રિલેશનશિપ બીટ ટુ અધર ઇન ધ બેનલ ઇવેન્ટ શો કે ટોટલી ડિપેન્ડન્ટ પણ એટ ધાઇમ બેન્સ હોય કોર્શન હોય ઇન્પેન્ડન્ટ હોય છે એક સમય નોટ સર અને પછી વાત સમજી લે છે આ ખૂણો કયો આ ખૂણો કયો આ ખૂણો કયો આ મારો કયો ખૂણો પેલો ને કયો ખૂણો બધું સમજી લઈ રેગ્યુલર થાય બે પ્રેમ કરતા ચાર ચાર છોકરો કે મને કાદા આપની આગળ તો બધા ખુલ્લા થાય એટલે રાગા બડી અધેન માબાપ ને મગઈય બધું રાગે પડલી માબાપ ને કેતા ડરતા હોય શું ના બહુ વાત મારો ને તો ત્યાર છોક ના ફર તૈયારી કરવા એના આવો બસ એક હા બેને એક الطريقه દે ના હીલાસ વાય આપડે રેનો ઇન્ટરથી એ પાયના પેલો દે માબાપ દે એનું મને મળ્યું મારો નિર્ધાર કર્યો બરાબર મને કસોદો અને પરિવાર જે છે ને લે લે નોટિસ આ સાચો સ્ટોરી વોચલ લીડિંગ ટુ ધ બટલી જાતી બીકોઝ હી વોઝ માર્ક્સ ટોકા વોટ હેપન આ ડોન્ટ નો બટ હી વોઝ જોકા બોલ દે ઇલે ઇત હી બોલ જોકા જોક કટ આ યે વો ગોઈંગ ટુ તાલીસ હું કોણ છું નક્કી કર્યા પછી नक्की कर आधि व्याधि उपाधि समाधि रहे आत्मज्ञानी करे आकाश कुछ આ કાશી ઉંજે આકે મેગા ધરણ તીકડા આવડા આવડા એ ઓડીવા તે મસ્તયી નહી રાસ્તેલી કાઈ કાશી ફૂલેલે કાશી વાત જ નહી આકાશી ફૂલે કેવા કેવા વાત નહી ના બેલ કેતોસ ને રે ને આકાતે લે પોલુ આકાતે લે પોલુ ને પોલ એટલે પોરુ હોય ને બીજું કઈ પૂછવું નથી હું ના આરોપ ની ભૂલ છે એ ત્યાં મારા ની ભૂલ થઈ છે કે હું સતી સત છું ભારત ના પટેલ છું એટલે આ જમીન મારી આ ઘર મારું આ ભાઈ મારા એમ કરતો હતો એટલે જયારે હું સિદ્ધાર્થમાં છું પછી આ મારું પણ રહી રહ્યું એ ભૂલ સાદી થઈ એટલે મારા પાણીની હું આરોપણ કર્યું છે તે પોતે નથી આરોપ કર્યો મારા પણ પદવે બો મારું મારી રીટી ખોરી ગઈ એટલે મે તારીખ કોની નક્કી કરીને પછી ઉપાડી ગયા દોષો કરેલા નહી એ ભેગું કેવાય પણ તેનું કામ નહી ભેગું કર્યું નહિ ભેગું કર્યું એટલે આપડે નક્કી થઈ ગયું હવે પછી ધીમે ધીમે વાઘો લેવા કરેલું આજે પાડોશી માં કોણ કોણ હતા આજુબાજુ કોણ કોણ હતા એ બધા પેલું પછી સ્કૂલ માં ગયા પછી કોલ કોણ તે બધું પછી જેમ જેમ મોટા થયા પહેણ્યા પછી કોલ કોણ ભેગું થયું તે જે ચીકણા ના હોય તેને એ ખરો કરે ચીકણા હોય યાદ આવતો હોય તેનું બધા હોય તો શું કરવાનું ત્યારે કલાક પ્રતિક્રમ કરોષો થયેલા હોય તો એનું પ્રતિક્રમણ કરવાનો જ ખ્યાલ ના આવે તમે જે કહો ને કે દોષ જ નથી થયેલા એ કોઈ વાત ક્લિયર કરવું પડશે દાદા કે ખાવું મોટા મોટા દોષે ખબર ના પડે કારણ કે પોતે જ વકીલ લો કેવી રીતે પછી બને તમને દોષ દેખાય છે ને બધા હા દેખાય છે પેલા મારાબ પર એક બોસ હતો એને જો નફરત ચડે નફરત જ આવે ઉપર જોઈ ને તરત જ એની ઉપર પછી કોઈ એના પર વિચાર જ ના બસ નફરત ના વિચાર આવે પણ હવે તો જયારે નફરત આવે ને સાથે ખબર પડે કે આ શ્રેષ્ઠ કેમ આવે છે અને દાદા હજુ એની એક વ્યક્તિ ઉપર નફરત હજુ રહે કારણ શું આમ ખબર પડે આપણને કે નફરત થઈ રહી છે એની પ્રત્યે જોતાની સાથે ખબર પડે અને એ સાથે પેલું પણ થાય બંને ક્રિયા સાથે થતી એવું લાગે જોઈને એની સાથે વિદય ભોગવવાના હોય ને એવી બે ત્રણ વ્યક્તિ બીજા જોયેલી વાત છે ભોગવવાના હોય એટલે શું જે કોઈ પણ વ્યક્તિ પર દ્વેષ હોય અભાવ લાગતો હોય તો આપડે કેવું ને કે વિષય ભોગવવાનું જે હોય અમુક ચીકણી ફાયલ હોય વધારે કરવો પડે પ્રતિક્રમણ છૂટી જવાય તો એ પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય ને તો પ્રતિક્રમણ કરે એટલે બહુ ગયું પછી <hats> બરેલી <in laughs> લારું માલ ના પેલા પંદરિયલ પાંચ દિવસ છે પાંચ દાડા છીએ પાંચ જેવું નું <akra desserts> <Negative notes> <sharp> <Ireland> ને તેના ભટકા ભટકી ભટકને માર ખા ખા ગર ગાઈ સતીદાન દાડા ભગવાન ઘરે કી કિસ ઉતારે નયા ઈ કોજો દાડા મુક્યો કે નયા ચિંતા થાય નાના છોકરા ને ચિંતા ના થાય કારણ કે ઓછું અજ્ઞાન છે બધા અજ્ઞાન વધે તારે ચિંતા મોના છોકરા છે એમનું તમને એ લાગતું ઓછું અજ્ઞાન બુદ્ધિ ઓછી વધુ બુદ્ધિ એમ ચિંતા વધે ત્રા જોવામાં બુિ ના હોય તો બિલકુલ બળાપો ના હોય જેટલી બુદ્ધિ વધે બળાપો વધે જેટલો બુદ્ધિ એટલે બળાપો હોય થોડું સમજાય જેટલી ખીલે એટલી બળાપો પણ થાય અને બુદ્ધિ જેટલી સમી જાય પણ જ્ઞાને કઈ સમય કે એમને એમ સમય નહીં તો એટલો જાય એટલે શેર ચિંતા થાય છે ઉપાડ છે જીવન જીવવાનો સ્વર્ષ એના કરતા જાનવરનું જીવન હાલ કઈ ઉપાડિત નહીં ચિંતા બિનતા છોડી પાણી ચિંતા નહીં છોકરા પડ્યા છતાં છોડી અમની પાણી છે છોકરા પાણી છે જમી હોય બધું હોય એને એ જાનવરમાં જમીને હતા જાનવર જમીને હોય ખબર ને શું કરી છે આ બધો વ્યવહાર બધો છે તારક છે પોતાની છોડીઓ તાનવર શું શું થશે માણસો ને મનુષ્યો ને બાળકો ક્રોધ માલ મારે નહી બિચારવા એટલે દુખે નઈ આ લોકો દુઃખ લોભ રાખવાની જરૂર તો ખરી ને બધું છે જાનવરો છે લોભિયા કઈક મરી ગયા એટલે લોભ તો જીવાડે કહ્યું જીવાડ લો ખોવાડી ખોવાડી કર્યા કરે ખાવાય ને તેને શાક લી આવે તો એ કચરો લી આવે કપડું લાવે તો એ રાશી લાવે સેલ આવે અને આ અમેરિકો લોભની ગ્વાઠ નહીં ત્યાં ત્યાં કંઈક કારણે ત્યાં ડોલર પગાર મળે તે મહિનો પૂરો થાય તો બચ્યા ખૂટતા હોય અને આપણા બાર વધ્યા હોય લોભની ગોઠ મારી નાખે અને પાછું લોભની ગોઠવાની એ અમેરિક શું કે છે તમે લોકો ઇન્ડિયા સાથે આપડે ડોલર કમીલા લઈ જવા ના દે કેમ બોલતા ના લઈ જવા દે ના લઈ જવા ત્યાર પછી આપડે શું કરવા આપણે જાતે વાપર્યા નહી પોતાને કૃષ્ણ માટે હારા કમવા વાપર્યા નહીં છોકરાને આપવા માટે છોકરાને આપવા તો કઈ ગુનો છે મોટો છોકરાને છોકરાને મિલકત આપવી એ મહાનમાં મહાન ગુનો છે કારણ કે તરત જ મળી આવે અને આપણે ગયા કે દાવડિયા બધા ભેગા છે તો આમાં છોકરાને વસ્તુ શું કરવાનું એક ફ્લેટ આપવાનું આપણે રહેતા હોય તે અને નાનો અમશો પાંચ પચીસ રૂપિયાનો ધંધો કરી લેવાનો બીજા પાંચ લાખ હોય તો આપણે બીજા બીજી વ્યવસ્થા કરવાની સારી બાકી પચીસ હજારનો ધંધો કરી લેવાનો અને બીજા પચીસ હજાર કઈ બેંકમાંથી લોન લે લોન તો હપ્તા ભરજે તો એટલે હપ્તા હોય તો છોકરો ડાળો થાય નહીં તો દારૂડિયા તો દેવાથી ને દખડાય મારે કઈક બાપની મૂડી રખડી ગઈ આમ તો શું કરું એટલે રીતસર છોકરાને પદસ્તર આપી બીજું સારસ છે આપણે લોકોને સુખના માટે વાપરી દેવું લોકોના સુખ કેમ પડે એ આપણી જોડે આવે લોકોને સુખ પડે લોકોવાથી એ તમારી જોડે આવશે મિલકત આમ રોકડું નથી આવતું પણ આ ઓવરડ્રાફ રીતે આવે છે મોકલવાનો છોકરા ને આપકો ગુનો છે છોકરાને બાપકો મોટા મોટો ગુનો છોકરા ને આપે ઉપરાંત લોતા ભરતો જાય બેંકના કાગળ આવે એટલે જાગતા રહેવું પડે ને અરે પૈસાનો સજ ઉપયોગ કરવો એને જો વિગતવાર સમજે ને પહેલી વખત શું કોઈ શાસ્ત્ર બનાવત છે વાંચી લીધું બરોબર એમ કલ્યાણ થઈ ગયું બીજું વાંચવાનું મન નહી થતું બીજું કશું વાંચવાનું મન નથી જરૂર જ નથી આ ભોગવારી પૂરું થઈ ગયું બઉ કલ્યાણ થઈ ગયું બધા સમજાવતા સમજાવતા દાદા ને આવે તો એને સમજ પડે કેટલી માથા કુટ કરે ત્યારે સમજણ પડે હા તો સમજા પછી મને કે ગયા વર્ષે ભગુબે ઘેર આવેલા પ્રશ્ન પૂછ્યો હતો હમણાં આપડે ગયા તા ને ભગુબેન ત્યાં બરોબર ભગુબેન ત્યાં માણસો ને વ્યથા કેમ થાય પણ આ માનસિક વ્યથા કેમ થાય એક માણસ તો આયા જ કે છે મારે જન ત્યાં ઝા ની લોકો ગયા લોકોયું કાયના માટે બધા કરવા ત્યાં કાયમ ના એક વાક્ય આપું પાવશો એક મન વચન કાય એટલે શું અથડામણ માં આવું એટલે સમય જતા હોય અને હાડો આવતો હોય તો તમે એને કહો તું ખાઈ જાય એમ કહો કે તમે આમ ફરીને તક ના એ તો થોડું મને મારી નાખે તો શું કરો ફરી અથડામણ થવાની હોય તો ટાલજો અથડામણ ટાલજો અથડામણ આવશો એટલે પછી લોક છે તો વરવારી વડવારી કોઈ બોલે એ બસ અથડામણ ટાળે એમ કરતા કરતા અથડામણ આત્મા ને દૂરો કરતા બધી અથડામણ ટાળી બધી અથડામણ ટાળતો ટાળતો ટાળતો કોઈ મધ કરાવવા માટે આવે ની તો પેલો આમ ખાઈ જાય પેલો આમ ખાઈ જાય પણ મધ પડવા જ ન જાય આવે અને ભોગવેક્યો છે તમે અહીંથી જતા હોય રસ્તામાં કોઈ મારફાડી કરીને અઢાર ડોલર લઈ લીધા લોકો શું કે કોની ભૂલ કે ડોલર લેતા નહીં તમે શું કહો તમે બીજાને ગુનેગાર ગણો છો એટલે તમારે આ ભોગવવાનું આવ્યું આ ભગવાન તો તમારું હતું જ આ તો તમારો હિસાબ ચૂકવાય છે તમારી ભૂલ છે તે અને આરોપ કરવા ગયા ભૂલ તમારી છે બોલો પછી તમારે કઈ વાંધો આવે ખરો ભૂલ તમારી સમજાય પડી ગઈ પછી વાંધો આવે ખરો પછી લોકો કે હડે હડે હડ પકડીએ જવા દરે તો આ બેન ને સાસુ ખરાબ હોય ને સાસુ દુઃખ દે તહેન શું કે બઉ ખરાબ મારી સાસુ આવું કોઈ આવે એને સાસુ જ ખરાબ છે પકડ્યા છે પણ તને કેમ આવી બીજા લોકો ને સારી મળે છે સાસુ કઈ ખોટ છે સાસુ હિસાબ છે દુઃખ નહીં લાગે દુઃખ શાનું છે કોક કરે તો દુઃખ આપણે ડુંગર ઉપર થી પથ્થરો ભર આવડો અને લોહી નીકળ દુઃખ નથી શું કરતું અને કોક આવરી મારે દુઃખ છે કોક કરે છે ના દેખાય એટલે ડુંગરપરી ગવડ્યો પડે એટલે તમે અહંકાર ગવાયો એટલે પછી લેટ ગવો કરીને પછી દવા દો કરવો અને આવી કોઈ પછી એની પર શું કકરાટ કરી નાખો મને કોકરી મારી મને કોકરી મારી આ બધું છે નહી નથી બધું આ જગતનું પોલ જગત સમજી શકે નહીં આ જગત કેવી રીતે બન્યું છે એ સમજી શકે અમે જગતનું કેવી રીતે કરામત છે તે બધી ચાલ છે તે કોણ છે ભગવાન શું કરે છે આ શું કરે બધું અમારી પાસે હોય કારણ કે મારે પણ આખું કેવજ્ઞાન નું સ્વરૂપ છે આખું કેવજ્ઞાન ફક્ત પચ્યું નહી પચ્યું હોત નહી આ કાલમાં મોફ થયું નહિ કાળમાં આ કાળમાં મોફ ન થાય એવું છે પચ્યું નહી ત્રણસો ને છપ્પન ડિગ્રી રહ્યા અમે ચાર ડિગ્રી ઓછી એટલે ભગવાન દાદા ભગવાન હું નમસ્કાર કરું છું એટલા માટે કે નહીં અને જે માણસ પોતાની જાતે ભગવાન કેવડ્યા થાય એની જવાબદારી પર કેવડાવશે એનું પણ નક ગતિ નિશાની તેના કરતા આપણે મહારાજ કેવડાવું ભગવાન કેવડાવ હું નમસ્કાર કરું છું શું હું કઈ જવાબદારી સત્યાવીસ વર્ષ થી મને નો ટેન્શન સ્થિતિ ભોગવું છું શું કહ્યું No since 27 આપને જાણ જ્ઞાન થયેલું પ્રથમ આપને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું જાતિ જ્ઞાનની જરૂર નથી જા સ્મરણ ની જરૂર નથી કોઈ ચીજ ની જરૂર નથી ફક્ત આત્મા જાળવાનો જ પ્રયત્ન કરવાનો તેના માટે સાધન જાળવું જોઈએ શું કહ્યું અને તે શ્રીમદ રાજ્યુ કે બીજું કઈ શોધ માં માત્ર એકતા પુરુષ ને શોધી જામીન થયા તું તમે અમે કહીએ જે માગવા તૈયાર કોઈ પણ ચીજ માગવાઈ આપવા તૈયાર હા પતિ કે બઉ થઇ ગયું વાક્ય હતું નહી શાસ્ત્રોખવા નરસી મહેતા એ શું કહ્યું નસી બહુ બોલ બોલ કરીને પછી બધા ભક્તો ભેગા થઈને કેળ ગયો નહી આવ્યો આમ કરતો ઘણો કાળ વહી ગયો કઈ નિવેડો આવ્યો નહિ ત્યાં નિવેડો આવવા માટે શું કરવું પડે ભક્તો એ પૂછ્યું છે તા લાગી તત્વ નહિ તરવ જુથી ભાવી કહ્યું ને તારી જાતે ખોલવા ના રહી સદગુરુ હા નિન જેને આત્મા ઉપયોગ છે ત્યાં જઈ ગયા તે ચોવીસે કલાક જેનો આત્મા ઉપયોગ છે